એની જરૂર છે આ ભગવાન કે જાતે ગુનાઓ તમારો ના આવે આ તો ગટર જ છે તો બધે ધંધા સુધી ફરી જશે એટલે એની બઉ જરૂર છે અને આપડે જયારે ગજુ બતાવી ને ત્યારે આ ગટર કામ લાગી આ પાણી અને બધું કાપીધા પછી કટાર કરી પાછું આવે ને સમજાય <tod> <laughs> <laughs> ભગવાન કેવા નહી કેવા સંજોગો સાત રાત ખબર બે દાદા આવી રીતે વાળી બોલશે આજે તમને બધું રૂપે મુક્ત કરી દે અને પછી કામ કરો મારા નામ પર કામ કરો કામ ખરે ખરા થઈ કામમાં પ્રભાવી થઈ જવું આ ડબલ પણ કરે છે મદદ ના પડે અને કોઈ નુકસાન કરે તો એના ખરાબ ભાવ ના થાય એના આશીર્વાદ આપવાનું મન થાય અને બરાબર સારી થી ઘમણા પર મન થાય તો બધું બરાબર ખરાબ ભેદ ન થાય ભેદ એટલે મને કોલ્લી ગયો હોય ને ભાઈ ને ઘરે કદા જે ઘરે કદા દે કે કાઢી એ જબરે પર ચાલી નાખી એ નબળ છે વેબિનેશન આપો સારી નાખી બધું ગુdde છે લઈએ છીએ આપણે અહંકાર ખરાબ થઈ જાય ના થાય અહંકાર ખરાબ થાય ખરાબ કરવો તમારે આ બધું સારું કામ કરવાનો અંકાર રાખી અને બીજો છે એ જે કરી રહ્યા છે શું છે પછી પછી પ્રાયવાનો કર્મ રહે પછી તમે કર્મ જે તમારા કલ્યાણ નું કામ કરો એ તમને પૂર્તિ પેડા કરજો એક હિન્દુસ્તાન આવું ગયે હિન્દુસ્તાનું બુટ્યું આખું બદલી જાય આટલા વર્ષો બુટલું બદલી જશે નામ ચાલે અત્યારે જીવન છે માથના બાય ના ભાઈ ને તરફે ના તમે ગરીબો છે સીમંતો સીમંતો વધારે તરફ ગરીબો વધારે તરફ સીમંતો બહુ કરતા જે ઊં કરે છે ત્યાં કેટલા આવતો તમે થતા કરો છો તો આવે છે તો ઊંધા કરનાર કેવો કસરા ભાઈ પૂછે છે આ જા લખાય છે ને તો શ્રદ્ધા ને કેવાની શ્રદ્ધા કેવી કે શ્રદ્ધા ઉડીએ જાય હું તો તમને પ્રતિથી કરી પ્રતિથી શીખો તમે લઈ જશો નહીં આત્મા લઈ જશો શું બીજી બધી માગણી કરી છે મેડિક સમાવી દે છે ને સમાવી જોઈએ બધું કારણ કે આત્મા તો આવતો અને ચાલુ એવા નાની પુરુષ આત્મા ના હોયકો હોય પણ હોય સાધકો આત્મા ભીડમાં હોય દુકાનો દુકાનો બહાર થતું નથી સાધકો છે બધા કરવાના હોય તો ગુફા થાય જે કામ થી જરૂર હોય એ સ્વાદ્ય પ્રાપ્ત કરવાનું છે શું પ્રાપ્ત કરવાનું હા સાધ્ય બાદ બધી સાધના પૂર્ણ થઈ જશે નક્કી હું કરું હું કરું એ જ્ઞાન કૃષ્ણ મંદાણ છે પર્વ આની આ કૃષિ નું મંડાણ આની કઈ સાચીનું પર છે કઈ સાતી ઉપર કૃષિ નું છે પદ્માસન વાવી અને નિર સાથાસન કરે એ દેહ યોગી પછી રતનયોગી એટલે ભક્ત યજ્ઞ કરવા કરતા હોય રતન યોગી અને પછી મનો યોગી પત્રો કરે એ જ જાણી જગત ને કઈ કારણ ચલાવી રહ્યું છે કેવી રીતે અને જાણીને જગત ને પોતે જોઈ શકે હું જગત ને કેવી જોઈ શકું મને કોઈ દોષિત દેખાતો જ નથી અવાજમાં મને ગાળો ભરેખાતો નથી કારણ હા દોષિત દેખાય છે શું છે હવે સ્વીકારવું છે નહીં સ્વીકારવું નથી દોષી છતાં દોષિત દેખાય અને તેથી સંસાર ની અધિક્રમ ક્રિયા થઈ રહી છે સંસાર નું અધિક્રહ ક્રિયા નો કોઈ આધાર તો હોય આધાર મલ્ટિફ્લિકેશન ધ્યાન આપે ચાર ગુણા ચાર લોકો ગામ ગણા છે આ બધું ભેગું થયું બઉ મુશ્કેલ હતું એટલે નથી નકાય શું કર્યું જ્યાં લગેલી આત્મા નથી ત્યાં લગેલી સાતના બધી પ્રાર્થના કરી છતાં પણ આવ્યો આ નિવેરો ના આવ્યો માટે માર્ગ વિરોધ હોવો જોઈએ તમને અત્યાર સુધી નિવેરો ના આવે કે માર્ગ જીરો ત્યાં જીલો પ્રાપ્ત થાય છે કોની લગ્ન હા તમે રાત્રો તમે વિતરણ કરોડ મુસ્તી બતા ફટ ફટાય માણસમાં વિશે જાય ના જાય અને આ લોકો શું ગયા છે કેટલાક લોકો માણસ હોય તો માણસ આધારથી આપણે ગૌ માં જ ગૌરવ થાય એવી રીતે આ એવું હોય તો ચોરી કરવાનો ગુણવ નથી ને તો અહીં તમે જે કર્યું નઈ અહીં જો તમારા ગુણો છે તો પાતળતાના છે તો પછી એની માં જશો તમારા ગુણો છે તો ફરી એવાના છે આપડે સમજ માં આવ્યું આજુબાજુ સુગંધ સામે ગયા ખાતે તમે બધો પરમાત્મા હોય અગર તો પાંચ વખત તમારા કરો તો હું મારા સાથે હું થતું કરી પાંચ પાંચ વખત છઠ્ઠો વર્ષ દહેરા વખત હું મારો સ્વભાવ છોડું તમે તમારો સ્વભાવ છોડો નહીં એ સુગઢ કહેવાય શું ઉપકાર કરનાર ઉપકાર કરનાર હા અપકાર ઉપર ઉપકાર કરનાર મહારાજ ની જે ગતિ થાય મહારાજ ની મહારાજ ની ક્યાં ગતિ પચીસ ટકે મારા ફેર છે તો અમદાવાદ કેટલા કલાક વાગ્યા શું થાય જમીન બે કલાક આરામ ના મળે એ પછી પાછું રાત્રે સાડા અગિયાર પોણા બાર બધા સુતા થાય રાત્રે અઢી કલાક નથી હું તો રાખતો જ નથી હું વ્યવસ્થા કરું છું શું થયું કારણ હું નથી આ હું કરતો નથી માયું આવડે બેસતો નથી હું આવ્યું એ પાકસમાં લાવવાના કારણે થે ને આપણે મોટા મોટા દેખાય છે તમને કેટલા વર્ષોં થાય ને તમારા કરતા નાના છે કોણ છે તમારા કરતા વર્ષે નાના સાતે વર્ષના નાના છે કરી હાલ છે આ તો હાર કરે ને બે જીન ના ચાલો આપણે શરૂ કરીએ સાવા સવારે દેરી જાય મતલબ જેની બાદ જે આજે આપણે આપણે પૂરી કરી લેવા દેવી ગુડિયામાં ડબો કરે બુદ્ધિ ડબ્બો ના કરે એટલા માટે તો આ ડાક્ટરો બેભાનિ ડો કરે તો આપણું કે તમારે અમારે બેભાન કરીને જાય આપડે ફોન માં લાવવાનું એટલે તમારે એમ કે શું કર્યું આવ્યું કે આજનો અત્યારે આઠ નવ વાગ્યા બહાર નવ વાગ્યા હોય તો બહાર જી રહે એટલે તમારે ઘેર જાવ થાય અમારા પક્ષ અમારો પક્ષ વૈષ્ણવ છે અમારો પક્ષ જમી છે અમારો પક્ષ થો બધા પોત પોતાના પક્ષો સાચો ધરાવે છે એનો હાથે તો બીજા પક્ષ ખોટો ધરાવે છે બરોબર ને ભગવાન કહેવાય હોય આવે આ બેઠા છે દાદા ભગવાન નહી આ કાળ માં સંપૂર્ણ ભગવાન માણસ થઈ શકે નહિ આ કાળ વિચિત્ર છે ચાર દિગ્રી માં છૂટે છે અને ભગવાન ને ટેન્શન સાત ડિગ્રી મને ટેન્શન છપ્પન ડિગ્રી છે તો હું પણ દાદા ભગવાન ચાર છે નામ શું વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ આજે તમે શું થઈ ગયા આમ આગળ આવો ને થવાનો પ્રયત્ન કરો માની અત્યારે તમને પ્રતિ માની એટલે એવું છું એવું માની લેવાનું એવું જ માની લેવાનું માની લેવાની માની લેદલ કે વ્યવહાર માં આવું જોઈએ તો શું જવાબ મળા મૂકી પડે શું કરવું પડે મળી પડે તારે પોતાની ખબર પડે આવી જ છે ના થઈ શકે આપવાનું વર્ણન થઈ શકે નહી આપણે ભગવાન દાદા ભગવાન બીમાર કેટલી વચ્ચે નાખી દીધી અત્યાર સુધી તો હું વિષ્ણુભાઈ છું એવું માનતા હતા શું માનતા હતા વિષ્ણુભાઈ બધું નઈ ફેર પડી ગયો વિષ્ણુભાઈ ખરેખર વૈષ્ણુભાઈ નથી વિષ્ણુભાઈ નું નામ છે ઓઠવાનું સાધન છે ખરેખર શું શું સુધાર માં છું સુધાર્થો સોલ્વ થઈ ગયું ખબર ને બધા પધલ ઉભા થયા કરે બધા પગલ ઉભું થઈ જાય એટલે પધલ સલ સાય સલ થઈ જાય એવું આ વિજ્ઞાન છે કેવું છે સાયમ નિરંતર આ અમારું તો તમારે નિરંતર સમાધિ ને સમાધિ કાર્ય તમે કરી શકો એટલી બધી આવે આ વિજ્ઞાન અમારે પહેલા શબ્દ માનવાના બીજી બધી પગાર નથી અને અમે અઘરું બધું કહીએ નહીં અઘરું અધિકારી નથી એટલે પગાર હોય શું બગડી ગયેલા ભાઈ આ બધલ માં જ બિઝલ થઈ ગયા બધા સમજે ને આ બદલ ઘર થઈ જાય એટલે ડિગલ ના થાય આ પગલ ઘર કરી અત્યારે હમણાં હમણાં પછી લાવશે ને પછી લાવશે ને પછી લાવો આ પગલું માપુ ના ચાલે તમે વિષ્ણુભાઈ છો પણ વિષ્ણુ ભાઈ અને અત્યારે લોકોની સમજી શકવાની ભક્તિ ભરાતા નથી એટલે મારે ઇંગ્લિશ માં બોલવું પડશે એ લોકોની માટે By relative point, you find your bond of your religion, the marriage. So, by relative you are not by relative. View. By relative point, you find your husband of your wife, right, your father of your son, your rameen. By relative, because all these adjectives are relative. And the real one of adjectives you are said that. આ સમજાયું ને પાંચ વાક્યો તમને આ જ્ઞાન રહે આ જ્ઞાન અત્યારે કુસંગ છે ઘરમાં કુસંગ રસ્તામાં કુસંગ ઓફિસમાં જાય તો કુસંગ છે કે આ જ્ઞાન કુસંગ થઈ જાય એવું છે એટલે પાંચ વાક્યો પ્રોટેક્શન તરીકે આપે છે એ બધું આ જ્ઞાન નું પ્રોટેક્ટર જાહેરની સાથે આપે છે જેમાં બે વાક્ય આપ્યા રિલેટીયલ તમને તો વસ્તુ દેખાડી શું છે આ બે દ્રષ્ટિ ચૂંટાઈ છે અને અંદર ની વાંખે દેખાય એ સ્ત્રી આંખ બાંધ છે ખરેખર ને આ ગધેડું દેખાય તો આંખે દેખાય ગધેડું છે અને અંદર ની આંખે દેખાય છે ટાકા હતા અંદર ના જે ભગવાને કહ્યું કે ભગવાન તિરસ્કાર મારું કરેડા માં જોવા દેજો આવી રીતે જગત પછી કરતા તિરસ્કાર રાત ને છે રિલેટિવ અને અંદર ની માટે શુદ્ધાર્થ બરોબર ને અને અભ્યાસ કરો કરવો પડશે હેન્ડલ મારવું પડશે નવે નવું થશે ઇન્જિયો હોય ને તો હેન્ડલ મારવું પડે પછી મહિના પછી એમને સહજ થઈ જશે બરોબર ને પછી થઈ જાય આ સેવત નહીં ને શહેરોની સેવ જ નથી ને દેહ અભ્યાસ નેવત ના કેવી અને આ વોચિંગ ડિગ્રી બધું હોય એટલે શહેર તમારે જાગૃતિ નિરંતર રહેશે બાપની પ્રતિ આપવાની પ્રતિ આપણને થઈ ગયા નથી પ્રતિ કે આપડે ખરેખર અને હા શું છે ત્યારે વિષ્ણુભાઈ છે આપડો હિસાબ છે હું તમને બધી આજ્ઞા આપીશ એટલે આજ્ઞા પાડી એટલે સમાધિ તમને જતી રહે મને કાગળો દાદા તમારી આજ્ઞા પાડ સવારી જતી રહે તો તમારી ઉપર કેટલા લાખ નો દાવો મળ્યો હતો હું તો કેટલા લાખ નો દવા મળજ મારે પણ તમને મનમાં હિંમત આવે કે ના આપણે પૂરેપૂરું આરાધના કરી લો આવી વસ્તુ મને નહીં કોઈ સાપર નથી થયું અને થયું હોત આ ઘટા એના ભટકવાનું જ્ઞાન સાથે નહીં નાના ભક્ હું તો અમારી આજના કરવા આપું છું થઈ ગઈ અત્યાર સુધી તો મિસ્ટ્રી ચલાવતા હતા નઈ ઘર બાર પછી હા પણ મનમાં હું ચલાવું છું એટલે માણસ દસ લાખ કમા સુધી આપે તો સાંભળે તો ખુબ કમાડ છું મારી ઓફિસ તો ઊંચા ઊંચી ઓફિસ શકે છે અને હેડ ફેર કયા કરે ખોટ જાય કેમ આમ થયા છે ભગવાન પૂછ્યા છે તમારે જાતે ગરબારસ થઈ જાય ગરબારસ અને ખોટ જઈ જાય ભગવાન નું નામ લાવે તો બરોબર આ લોકો ની ખોટા ઉઠી થાય ભગવાન ના આરોપ કરે ના ન્યાય નો આરોપ હોય ભગવાન આપણું કાર્યક્રમ આપ્યું અને લઈ લીધા એમ જતો આરોપ ના થાય પણ કાર્યકર નું એવું પણ બોલે ખરા નહીં પહેલે હેરાન કરે છે એમ થોડા અરે પાંચે તો એવું પણ કહ્યું કે દાદાજી મારો નાના છોકરો છે એ પહેનો ત્યારથી એની વહુ ને જરા મોર કરી છે ત્યાંથી અમારા દેખાતી પોતાને ઘેરાય દેવી કેવાય તું કઈ એને કેમ ખેડે દુઃખ થાય એ ના હોય તો આપે ને પેલી ભાઈ ને ચિંતા કરી મારી પાડે દુઃખી આરોપ આપી ઘરે છે કોણ એ દાંગ કરે એટલે આ કાયદે જે છે પણ એને અંગ્રેજી માં ગુજરાતી માં શું કઉ છું કે અનંત સૂર્ય ચંદ્ર તારા આ બધું વ્યવસ્થિત જ રાખે છે શું કરે છે અવ્યવસ્થિત થવા દેતું નથી અવ્યવસ્થા થવા દેતું એ વ્યવસ્થિત નામની શક્તિ ચલાવે છે એને ઇંગ્લિશ માં હું સાયન્ટિફિક ખરી રીતે શું છે ભગવાન બધા નથી ચલાતા ભગવાન આવું કરે નહીં ખરી રીતે બધું કોમ્પ્યુટર છે આ ફળ ફલ મળે છે કોમ્પ્યુટર પર એટલે બધું આ વ્યવસ્થિત શક્તિ બધું તમારું કરી લેશે કોણ કરી લેશે હવે તમારું વિશ્વભર વ્યવસ્થિત શક્તિ ચલાવી લે છે કોણ ચલાવી લે છે કુદરત કહ્યું થાય પાણી થઈ જાય એ કુદરત કહેવાય ત્યાં સંજોગો બધા ભેગા થઈને કાર્ય થાય છે તો આપડા કાર્ય નઈ થતો શું કે સંજોગો પાતરા નથી કેસે ને સંજોગો મારા પાતરા કે છે ને તમારે તમારી બુદ્ધિ ઉભા થઈ જાય એટલે તમારા પાડોશી રહેવું પડશે અને નિયરો લાગવો પડશે તમે સુધાર થય માતા વિષ્ણુભાઈ શું કરે છે અને વિષ્ણુભાઈ અનેક લોકો થી એવી કામ કરશે વિષ્ણુભાઈ થી એને સરસ કામ થશે લગત છ મહિના પછી માં લક્ષણ કામ થાય છે અને ઈઝી બી થાય ઓછી મહેનત અહંકાર વચ્ચે દખલ તો અને જે દખલ વખત હા વ્યવસ્થિત શક્તિ એટલે શું છે અને મારા હાથમાં સરખ્યો એટલે મેં આ પ્રયત્ન કર્યો છે પડી ગયો તૂટી ગયો પ્રયત્ન કરવા છતાં પડી ગયો તૂટી ગયો તો લોકો શું કે મને કે દાદાજી તમે એકલા જ હતા તમે જ છોડ્યો ને તો મારે કવું કરવું પડે કેવું મેં તોડ્યો અને તેના બદલામ તમે આપતા આપડે તમે શું ને ખરી રીતે કોણ તોડે છે વ્યવસ્થિત શક્તિ થોડે વ્યવસ્થિત શક્તિ થોડે છે નખત ચાલી નાતો હોય અને પ્યારા પડી ગયા તો આપડે અમે આક્રમણ કરીએ ખોટી આક્રમણ છે એ વ્યવસ્થિત તોડે છે કોણ તોડે છે અને નોકર નોકર નિમિત્ત છે બિચારો નિમિત્ત એટલે આપણે નોકર ને શું કેવાનું ચાર ચાર પૈસા છે નોકર ને આપડે શું કેવાનું ભાઈ દાઢો નથી ને આપડે શું કેવાનું દાઢો નથી ને એટલે નોકરે પછી પછી અમે કહેવાય વ્યવસ્થિત નહિ કેવા ને એને પછી એમ કહેવાનું કે ધીમે ધીમે ચાલુ આ ચાલી શકે આપણે વ્યવસ્થિત કહીએ તો અર્થ થયો વ્યવસ્થિત નો અર્થ એટલે શું કે ગાડીઓ વ્યવસ્થિત છે આમ ગાડી ચલાવવાની તો આટલી નહિ વ્યવસ્થિત નો અર્થ શું છે ઉગારી માંથી ગાડીઓ ચલાવો અને સાવધાની ચલાવો અને પછી અથડાય તો નથી વિચારો સમજો ને આપડા સહયોગ એટલે આ ચારો કેમ બોલે છે વ્યવસ્થિત આપડા લોકો એક વાળે આ બધા સારી સી રીતે છે હવે જોસ મીડિયા ના લાવું વાળા ની કરે છે અને સપ્લાય પડી કરે છે એક બસો રૂપિયા છે અને બીજા બે હાજર નો ચેક ઘટાયો બે હાજર બીજા ધજા મુકાય એક હજાર બે હાજર પચે પડ્યા છે આ હજાર રહ્યા પછી આવતા હોઈએ રસ્તા માં બોર્ડ વાંચ્યું ના રાખે આમ ભેંક કાપી જાય કોણ કાપી ગયું સંજોગો વ્યવસ્થિત વ્યક્તિ આપડે જે ગુના હતો એ ગુના વ્યવસ્થિત પકડ્યા આપણને અને ગુના બધો આપી દીધો હવે પેલો જે આપી ગયો એ જયારે પકડા છે ત્યારે પકડા આજે આપડે પકડી ગયા એ? પછી પકડાયા પછી લોકો પૂછે વિષ્ણુભાઈ શું હતું નાખી ગયો પછી વધુ નહીં આ કાપી ગયો છે એટલે પછી પહોંચે નહીં નહીં તો આપડે કઈ બે તમે વ્રત છો આમ છો કેમ છોડે ને એના બધા આપણે વ્યવસ્થિત કરીને આગળ આપણો વધુ ભરી છે અને બે હાજર ગયા થતા કેસ નોંધી લેજો આ સમસ્યા આવી ને એટલે એ લોકો કેસ નોંધી લે કે બે હાજર ગયા શું થયું અને પછી આપણે ગરબણી જઈએ તો ગરબણી જતા જતા વિચાર આવે કે તમે વ્યવસ્થિત કહો છો પણ કાલે ત્રણ બાજુ આપવાનું કે ના બોલે મન મને આપડે મન ઊભવા નઈ દે એટલે ગેસ જઈ અને તપ કહેવા બધા કે આ જીરો બનાવો છો જરા કો નાખી જીરો બનાવો ભજીયા ભજીયા બનાવો બધું બધું બનાવો ભાઈ એટલે થાય આપણે રાખી રહ્યા મન ઘૂમતા રહી આજે રાખ્યા છે ને એટલે આવું કાલે જોઈ રહ્યા છે અને દવા માં પેલા પૂરી કર્યા હવે ઉઠ્યા પોલીસ વાળા શું થયું આથી રાત્યોગ આ પાંચ આઠસો સાડી પચીસ રૂપિયા બચ્યા છે શું કે બે માંથી પેલા આપણે કઈ સારી પચી લઈ લેવાના આઠસો રૂપિયા ગજા મૂકવાના અને સારી પચી ઉપરના છે એમાંથી પંદર પોલીસ ચારો ના રહ્યા શિકાર ના મળે શું થાય મૂકી બે હજાર બેંક ખાતે જન થવાના બારસો રૂપિયા વ્યવસ્થિત ખાતે ઉધાર કરવાના અને આઠસો રૂપિયા દેવાના ત્યાં વ્યવસ્થિત ખાતે ઉધાર્યા શું થશે ઉધારી અને આવતા મહિના માં આવશે અને આ ગેરંટી દાદા આપે છે શું કરું એની ગેરંટી દાદા આપે છે તમે અરે આ વાત સમજાય તમે વ્યવસ્થિત કરતા છે એવું આ કદી તું કદી રહ્યું નહી બાકી ના રહ્યું આ બે દાખલા ભાઈ આપ્યા તે સમજાવીશ તમને પછી બીજું રિયલ અને બીજી વ્યવસ્થિત શક્તિ તમારે ઉતરાયે છે